ए, आवो, आवो। मारा ना-ना-ना नाना वार्ता अरे भाई, आजे तो मकरपुरा मैठा बैठा प्रीत पंक्ति वर्ता साहदावादा बैठा झरनाबेन सिद्धार्थ भाई वर्ता सा પ્રીત પંક્તિ નામ છે દેડકી રાણી એક હતો રાજા એને ત્રણ દીકરા રાજા ને ત્રણેય દીકરાઓ ખૂબ જ વાલા રાણી તો ગુજરી ગઈ હતી મરી ગઈ હતી રાજા ને થયું દીકરા થશે પણ એ માટે તો એમના નસીબ ઉપર આધાર છે બધો આ મનમાં વિચારી ને રાજા એ ત્રણેય કુંવરોને બોલાવીને કહ્યું તમે બધા બહાર જઈને તમારા લગ્ન માટેનું નસીબ નક્કી થઈ ગયું છે એમ સમજવું મોટા દીકરા એ તીર છોડ્યું અને જઈને જોયું તો એ તો દીવાન ફળિયામાં જ પડ્યું હતું રાજા નો દીવાન એના જ ફળિયામાં તીર હાથમાં લઈ ને દિવાનની દીકરીએ પાછું આપ્યું એને જોતા કુંવરને એ તો ગમી ગઈ વચલા કુંવરનું તીર રાજાના સેનાપતિના મહેલમાં જઈને પડ્યું જરૂખામાં ઉભેલી સેનાપતિ ની દીકરીએ લઈ લીધું કુંવર શોધતો શોધતો આવ્યો તો એને સેનાપતિ દીકરી જોઈ એને તો હે પસંદ પડી ગઈ હો ભાઈ ઝરણા બેન હવે નાના કુંવરે તીર છોડ્યું ના ના ના કરતું મોઢામાં લઈ બેઠેલી કુંવરે તો પોતાનું તીર એની પાસેથી લઈ લીધું અને ઘેર આવ્યો મોટા બંને ભાઈઓ પોતાની છોકરી પસંદ છે એમ વાત કરી नानो भाई कोहल् वगर नीचू जो कुछ राजाए रा राजा सो सौ ग्राम रेशम आपने कुवरो ने कहू तेज कन्या पसंद करी है अठवाडिया कह सो रेशम का મોઢું બડી મરડી ને એ તો બોલી એવું હલકું કામ હું શે નહી કરું હેમ કહીને એને એ તો દાસી પાસે કટાવી લીધું સેનાપતિ ની દીકરીએ પણ એવું જ કર્યું નાનો કુંવર બિચારો હાથમાં રેશમની આટી છો કુંવર કુંવરને એ સાંભળીને એકદમ નવાઈ લાગી અરે દેડકી બોલે છે એને કહ્યું પિતાજીએ આ રેશમની આંટી કાંતવા આપી છે લાવો મારા હાથમાં અને અઠવાડિયે આવીને લઈ જજો કુંવરને તો સાંભળીને પાછી નવાઈ લાગી કે દેડકી કાચ છે એ રેશમ આપીને ઘેર ગયો કુંવર તો નાનો હો अठवाडियु त्याकी हेम चिंता करते लाई जाओ रेशमी आजी थो थो घरे गोटा बने भाईओ एना पेला आटीओ ली गांधी કઈ ઠેકાણું નતું પણ નાના કુંવરે જ્યાં રેશમની આંટીઓ પછી રાજા એ કહ્યું આનું કાપડ કેવું વણતા આવડે છે એ જોવું છે હવે આટીઓ તો વણી પણ કાપડ કેવું કરે છે એ તો જોઈએ એટલે વળી પાછા ત્રણેય કુંવર વિપડા આ વખતે બંને કન્યાઓ એ થઈ ને એ તાર વણવા માટે નોકરો ને આપી દીધા પાછો ડ્રમ કેમ પાછા આજે ઉદાસ છો કુંવરે બધી વાત માંડીને કરી એટલે દેડકી કે એમાં શું છે જાવ પાછા આવતા અઠવાડિયા આવીને લઈ જજો રાજા ત્રણેલા વણેલા રેશમના ટુકડા ઠેકાણું એ નહી વણેલું કાપડ પણ નાના કુંવર વાળો ટુકડો હાથમાં આવતા રાજા ખુશ થઈ ગયા એમાં સરસ મજાનું વણાટ અને ભરત કરેલું હતું એ રાજા એ રાજયારી કરવા માંડી સેના પતિ ની કન્યા એ પણ રાજાના કુંવર ની રાણી બનવાના હરમાં દિવાન ની જેમ છેલ્લી ઢબના કપડા ને ઘરેણા વગેરે માટે કેટલાય પૈસા ખર્ચી અને સોળ સણગાર કરવા બેસી ગઈ હતો હવે નાના કુંવરની બરાબર પરીક્ષા થવાનો વખત બોલો શું હુકમ છે કુંવર કે કાલે પિતાજી ની આજ્ઞા પ્રમાણે બંને મોટાભાઈ એમની પસંદ કરેલી કન્યાઓ સાથે દરબારમાં પહોંચી જશે પણ મારું શું થશે એની ચિંતા કરું છું દેડકી કાઈ ન બોલી એટલે નાના કુંવરે કહ્યું એટલે કુંવર પણ નિરાશ ચહેરે ઘેર આવ્યો પણ દેડકીએ મનમાં એક યોજના વિચારી રાખી હતી એ મુજબ વહેલી સવારે ઉઠી બહાર નીકળી એને કુકડા મદદ માંગી અને એના ઉપર સવાર થઈ ને કુંવર છે આ સાંભળી ને લોકો બધા જોતા ઉભા રહી જાય રસ્તામાં એક નાનું મકાન આવ્યું एमा एक खुंधी रहती हती। ने एक जादू पे कुछ सरस मजा नो घोड़ो थी गोली देने रूप रूप न अंबारो ए रूपा राजकुमारी बनी गई बोलो हाँ मूल वात एम बने लग એને સાપ ને પાછો વાળતા મને જયારે તમારી દેડકી બનેલી કુંવરીથી હસવું આવશે ત્યારે આ સાપ છૂટી જશે એટલે ફરી એ રૂપાળી રાજકુમારી બની ગઈ અત્યાર સુધી દેડકી માંથી બનેલી એ રાજકુમારીની સવારી છેક રાજાના દરબારમાં પહોંચી એ વખતે રાજાના મોટા બંને કુંવરો એમની પસંદ કરેલી કન્યાઓને લઈને આવી ગયા હતા એ બંને ત્યાં ઉભી હતી પણ રાજા હજુ નાના કુંવર વાળી કન્યા ની જોતા જોયા કરતા હતા પણ કુંવર કરે ત્યાં ઘોડા ઉપર પરી જેવી કોમળ કન્યા ઉતરી અને આવી રાજા અને બધા કુંવરો એ એકદમ નવા એની સામે જોઈ રહ્યા કારણ કે કોઈ હજુ એને જોઈ નતી રાજા એ નાના કુંવર પૂછ્યું કન્યા ને ઓળખતો નથી તો પછી રેશમ તાર કોને કાતા અને કાપડ કુંવરે નાના કુંવરની હું પત્ની છું આ રહી એની વીતી અને ભાઈ પછી તો રાજા ને બધી ખબર પડી કે ખરેખર રાજકુમારી છે અને એમ એની દેડકી રાણી સાથે એના લગ્ન થયા तो तमने आता सांभवा मजा पड़ी ने भाई चलो आओ जो आओ आती काले हूँ तुम बीजी वर्ता कहीशो भाई आओ जो